તમે થો ની મોટા મોટા દ્વાર દેખાયા બધું બધું એ લોકો છોકરા ભડકી મળતા હું પોતે ભડકી મળતાવિત્રી શું દેખાડ્યું દેખાડીશું ને એ શું હતું સાવિત્રી જમરાજા જમરાેવા આવે ત્યા નાનો હતો મને આ ફોફળ બઉ દુખાયા એ પછી એક કાકા હતા ગયા ફર્યા ના બઉ સગા નઈ પણ ફર્યા ના કહ્યું દસ વાગ્યા નું બેઠો પેલા બધા ગયા કાકા કાકા જરા આરંભ માં પડ્યા તારું બોલું અગિયાર વાગ્યા એટલે કૂતરું પહેલા એટલે મેં જ્ઞાન હભેલું એ કુતલું રહેતા પેલા મને એમ લાગ્યું જમરા આયા અને આ કાકા ને લઈ જવા મને રે આ કાકા છે એટલે પછી મને આખી રાત ભલે કાકા કાકા કોઈ ના લીધું કાકા તપાસ કરવા પડી કે આ વાત છે ખોટી છે કારણ કે કોણ છે યમરાજ નહી છે શું છે શું છે મારી નાખો બિચાર એક તો મરેલા છે લોકો સ્વાગતું પાછા સાવિત્રી ભક્તિ રથ ચઢાવવા માટે રસ્તા છે જો સાવિત્રી સત્યાવારે લઈ આવ્યો તો કૃષ્ણ ભગવાન આમ કઈ ગયા હતા ને કે શિર બાજુ હતો લીયા લીયા ભાવીને આવું લીયાત આવું પૂછે છે હા શું બોલું શું બોલું કે ભલે બધા ના હે મે ના મારી વાત સાંભળું તમને અટકે સારું છે બીજા ને ખરી પડે હા એમ ક્યાં શક્તિ આ વર્લ્ડ માં કોઈ માણસ એવો પાક હોય મહાવીર હોય જુની વાત કારણ તમને સભ્યો વાત આ તો ખુલ્લું ના કરું તો લોકો બધા જુના જૂના એમાં જ રકડિયા કરે જૂના ભૂતો ભૂતો માંથી જ ભણ્યા કરે લોકો કોણ તમારું ઉપર ભગવાન પણ તમારું ઉપરી નથી ભગવાન તમારું સ્વરૂપ છે શું છે વાળા જોતા પોલીસ વાળો હોય અને વાત વાતમાં અગરું બોલી ગયા પણ ભૂલ કઈ ને આવે જો ભૂલ નથી તમારું કોઈ નામ લે ને અત્યારે મને કોઈ નથી ભગવાન સ્વરૂપ છે ભગતો ને વસ ના થાય જ્ઞાની ભગત નો વસ થાય કોને આ ભગત ગયા હોય બધા તાનમાં ભગવાન ભગવાન ને ગયા તાન માં પડ્યો હોય જ્ઞાની ભગત છે આ જે લોકો ભૂસા કરે અમને ખોટા ગુસા કરે એટલે ઉપડી બનાવે છે તેથી ઉપડી આપડા ઘરના ઘર નો બોસ થાય ને બહુ સારી બોસ એ માલપુડા કરી વડે કરી बाहर की जाए थे बाहर जवाये लग्न लग्न जीवन कवि एवं लख्यून एक एवं किल्लो <laughs> એક ગાભલા નો નારો હા એ આગળ એક માણસ ને એવું થયું કશું એવું થઈ ગયું કે જેને માટે ભમરી ના દર ની જરૂર પડી કચ્છ નો દર જોડી આપે ને રહી જાય પછી પેલા એમની તગ થઈ ગયું બગરી ની કહ્યું આ ભમરી નો દર ફરી કાઢો ઘોખા ભગરી નો દર એટલે પેલા હાથ ગાયો આ મુસાને આજ ગરે તો ભમણી તો દર ના તો આવ્યા પણ તો આ દરડા ઘુમાર્યો થયું હા ડુમારી એટલે પાછો આવ્યો કે ભાઈ મારાથી ઉઘડી નહિ કેટલું એટલું નામ ઉઘડ્યું લેવું ઘડિયાનું ક મારે દોસ્ત ને પછી બોસ નક્કી ઓછો ત્રાસ ના એમ નઈ એ તમારે ટ્રાય કરો છ ભાઈ ના એકલા રહી જુઓ મનુષ્ય પુરુષ જીવી શકે નઈ પુરુષ ને જીવતા નથી આવતો સ્ત્રીઓ થકી આરોપ છે તમારો મેનેજમેન્ટ છે એટલે સ્ત્રીઓને જરાઈ માં રાખી ગયું નથી એ જગ્યા મને કે ચડી વાગે એટલે સ્ત્રીઓ તો આપણી એવું છે ને રમા રમારી સેલ્ફ છે વિભરી મહામુશ્કેલ વિભરેતા આપણે કરવું જોઈએ જય બધું એમરાજ એમરાજ ખોટતા હોય એટલા બધા ભૂતાઓ ખાઈ જ નહી માણસ ના પતંગ નું કારણ સ્ત્રી છે ખ્રિસ્તી ધર્મ પ્રમાણે માણસ ના પતન નું કારણ સ્ત્રી છે આદમ અને ઈ વાત કરે યુ ને પેલું સફરજન ના ખાઈ શું કયું તો એને ખાધું ને પછી આ બધું થયું સ્ત્રી ના હોત તો ગાંધીજી ને પૂછ્યું થાય તો ગાંધીજી પણ ચિંતા કરી કે આ કરાવનારા રસ્તો કરો આપણે પણ ચિંતા કરીએ બધા જ જો બ્રહ્મચર્ય પાડે તો પછી દુનિયા નું શું થાય તો ગાંધીજી એમ કહ્યું કે એની જે ચિંતા તમારે મારે છે તો ઈશ્વર કરી ચિંતા ઈશ્વર ને કઈ ચિંતા હોતી નથી બિલકુલ આ બધું જોઈ રહ્યો છે જો ચિંતા હોય ને તો નીચે પાગલ હું કઉ છું વસ્તુ જ નથી પણ પાગલ કીજા લોકો દુઃખ થશે પાગલ થઈ જીજા લોકો દુઃખ ના થાય એટલા માટે સીધું બોલ્યો એટલે સ્ત્રીઓને મારી કહી શકર નથી સ્ત્રીઓ થકી આપણે આનાથી આ નુકસાન થાય છે સ્ત્રીઓ થકી પુરુષ ને નુકસાન છે અને પુરુષો થકી સ્ત્રીઓને શું નુકસાન છે સ્ત્રીઓને શું લીધે જો ભાગીદાર જેવું હેલ્થ એક મુસલમાન હતો લગન બગન કરી દે પછી કરી દે કેટલી કેટલી તમામ કાયદા પૂજન હોઉં હોઉં રાતે ત્રણ વાગે તો શાદી કરી છે કરી આપીશ બધું શું કયું એને સમજાય છે પછી શું સામાનુ ના દીદી ને મારું મરણ કે છે એ સ્વતર ચુક છે જીવન હોવું એ લોકો મુ બાર લઈને આવે અને ઘરમાં ઝઘડા ના હોય અને હિન્દુઓ નો કાયદો કેવો બાર બાર માર ક્યાંથી આવે ને અંદર નામ જ કેમ જાય નામ ના જાય રમત સાચી વાત જે ની સિવાય એવું લાગવું છે લાડુ ખાયા રહી ગયો એ બધા જગત ચાયા અને તે પોતા હાથમાં નથી જગત જીર હે કર્માધી ના આશરી કર્યા કરતા એટલે આખા जगतना करा जगत न जीव लुनिया जगत नीवते समय करते सं क्या ધંધાનું ધંધાનું લોકો ને મળવાનું મુ લોકોને મળવાનું મુ विनती એનું આપે કહ્યું ને કે ત્યાગ ના ટકે વૈરાગ ના ટકે વિચાર વિના તો કે વિચાર આપણે જ્ઞાન એટલે વિતરાશ જેટલું જ્ઞાન પરિણામ પામ્યું એ તો વિતરાગ કર્યો વૈરાગ એટલે આ લોકો ચાર વૈરાગ વિના મહારાજ ને કેવું તેના વગર વૈરાગ નાટકે મને ખબર નથી આપે લખાય આપે વાત કરેલી છે આત્મ નિવેદન કે તમે વાત પેલા ને કઈ કે સંસ્થા નો આમાં અચાર એ અચાર જ્ઞાન શકતું નથી એ તો ટકે ને તો વિચાર પૂરેક છે બહુ આવે છે કે અમુક ના આ નઈ ચારિત્રો જે મારનો તો કરવા જેવો કઈ હતો જ નહી આ ચારિત્રો જાતનો આત નો પેલો ચારી ગમતો નથી કોઈ ચીજ દર્શન મોર નું લખેલો નહી ચાલ દર્શન બોલ નો દિશા મૂળ થયેલો છે ચારિત્ર મો એ રસ્તા પગ્રા પાસે થયા કર તો પેલો દિશા મળે કઈ દિશા બધે છે તેનું સાતમી ના આવે તો આજે આવી જશે ને ચારિત્રમો માં ડખો થાય ખરો કિમનભાઈ પૂછે છે ચારિત્રમો માં ડખો થાય ખરો બખો ડખો કર્યા વગર નઈ પણ આપણે જોતા જાણતા હોય તો ડખો થઇ જાય સમજીએ માલ જેવો ભરેલો છે ડખા વારો કઈ કઈ વાત ક્યાં જેમ થાય એમ થયા કરે એમ દખાવ જેમ થાય તેમ ચાલ્યા કરે દશામાં જોવાનો છે એટલે અજ્ઞાનતા બંધેલું ને એટલે થોડો ડખો હોય આડે આડે ડખો બધો હોય એ આડે એ ડખો કેવાય ઓછો વધતા પ્રમાણ કોઈને બધા અને પ્રકૃતિની વિરુદ્ધ ફેલાડો છે પણ આપનો કાર્ય ચાલતો હોય ત્યારે પ્રકૃતિના વિરુદ્ધ જાય તો નફો થયા વગર રહે પણ પછી એ વ્યવસ્થિત જાય વ્યવસ્થિત માં આવે ખરું કે નહી વ્યવસ્થિત હોય પણ દેખાય દર વ્યવસ્થિત કરે બોલ્યો તે ઉપચારિક ખરેખર કરે થઈ ગયેલું તું આવ્યો છે બ્રહ્મણ આવ્યો છે કયા ઘરમાં અહીંયા બે નો દ્રષ્ટિ નો ચારિત્રમો ભાગ પડે એટલા બધા ભાગ નું સારી જવું હોય દ્રષ્ટિ નો કાર્યક્રમો જ્યાંનું જ્યાંનું વર્તન હોય બધું સારી જવું હોય ચારિત્ર બહુ એટલે સંસારી થવાની અજ્ઞાનતા બધું ઉભું કરેલું હોય અને જ્ઞાન થાય ત્યાં મનમાં આશી મજા આપડે હિસાબ છે કે આપડી ગનેગારી છે ગનેગારી બીજા મોટા જ્ઞાની વાત મોહ કેટલો બધો ચશ્મા પહેરો છો અમીસર પહેરો છો આમ કરો છો એમ લાંબ થાય તો તમે કે છે મોહ કરો છો તમે જોયા છે આમ લોકો બધા એમ કે તમે જ્ઞાન લઈ આવ્યા છો ગુસ્સો કરો છો ને આવું થાય ખબર નઈ વિચાર્યું કેવું પેલી વાત કરેલી ને ગઈકાલે તો આપે એમ કહેલું કે આ બધા છે આ બધા નથી એવું કેવું ને એનો તિરસ્કાર કરો તો આવતો આપણે નડે તો આ વાત એમને શુક્લ સાહેબ ને કરી હશે શુક્લ સાહેબ ને પ્રશ્ન થયો કે આપડે છે આપીડિયા મુસલમાનો હા ભાઈ મુસલમાન છે વાત હબળેલી છે આ ભૂત ની વાત તો આપડે હબળી જ હોય લોકો કે ભૂત છે લેવો એમનું નામ ના દેખે તમારે માનવજ મારે કબૂલ ગયું બે શું કરે તો કશું જઈ અમે બધા એમ કહીએ કે અમે તો દાદા નું ધ્યાન લીધું છે અમને તો કશું કોઈ નડે જ નહી ભૂત પ્રેત ના એવું નરેન્દ્ર કહીએ ને હા એ થવા ના બોલ પોલીસ એવું કઈ કઈ રીતે એવું કરવું નઈ આપડે વર્ગ કરે એવું બોલવું નહીં કોઈ વર્ગ કરે એમ ના બોલવું આપડે એવું થયું કે કોઈ એમ કે જગ્યાએ જવાનું છે ત્યારે આપડે એમ કહીએ કે ફ્રી રહેવા તૈયાર છીએ ના સમજે સમજાય પોલીસ વ્યવસ્થા હોય અને આપડે કે સત્તાધારી છે આપડે ક્યાં પગાર આપવાનો છે પગાર રામજી બી આપે આપડે ક્યાં આપવાનો ગમેલો માસ ચીડાયેલો હોય ને ગલી પછી કેટલાક એવું બોલે આધાર થઈ જાય એવું બોલે આધાર થઈ જાય એવું બોલે અહંકાર છે બધા અહંકાર છે એક પ્રકાર એનું અસ્તિત્વ રહે છે અસ્તિત્વ એટલે સ્વતંત્ર અસ્તિત્વ સ્વતંત્ર એટલે બીજા કોઈ નહી અસ્તિત્વ આથવા પોતે સ્વાભાવિક સ્વાભાવિક આનંદ વાળો છે સ્વાભાવિક સ્વભાવ નથી આત્મા વાતાવરણ માં વિચરતો રહે છે વાતાવરણ વિચરતો રહેશે વાતાવરણ માં ક્યારે એટલે વિચરવા વિચરવાનું શું કઈ ક્રિયા દઈ એ વાતાવરણ ને ત્યાં બધું ચૌદ દેખાય બધા આવા બધા મોક્ષ આપતા હોય છે બધા કે બધા શું કરતા મોક્ષ પામેલા જે આત્મા બધા દીવા કરીએ છીએ ને આપડે ઓડ હોય છે વિજ્ઞાન થયું કેજ્ઞાન તમે શું કેવા એ ચારિત્ર બો ને પેલો અજ્ઞાત દશામાં કહેતો હું જોઉં છું અરે છું દસ બો થયો જ્યાં નથી પોતે કરતો ત્યાં કરે છે એવું ક્યાં છે બધા તમે હું આવ્યો ને તો બધા બ્રિજ રમતા હોય તમે પછી વળ્યું નઈ ઉદાહરણ આ ચાર રીતે બોસે અને લોક તમને વડે દાદા દસ પાછાવીસો છે એવું બોલે દેખાતો નઈ એને સાચી વાત શું છે દાદા તાવ છો ને આવા ને આવા દેખાવ છે કે જેવું દેખાય એવું હોય નહિ સારા હોય અને વિચાર ખરાબ હોય ત્યારે વધુ નથી અમારા આચાર્ય ઉપર નું અમારું સત્ય છે સારું છે મડ કરતો હોય ખબર કરતો વધુ ને આપડે શું કઈ આપવાના કિંમત નથી આવતા ભવન સારી સાડીઓ લઈ રાખજે આવતા ભવન રાખી નઈ મૂકવાનું તમને કઈ દે તમને કેવા માટે રાખી મૂક્યું તમને કહેવા માટે કપટ રાખી ના પણ કપટ થાય ખબર ઓછું થતું નથી કરી બે વાગ્ય મો પડે હારીઓ કુલવતને કહ્યું તો હારીઓ લઈ રાખી હારીઓ બટાવી દીધી કપટ બંગી દીધું અને કઈ થઈ જાય તો હારીઓ લઈ રાખી અને ધણી ખ્વાજ રાખવો પડે હાજરી બઉ કપટ થાય છે થોડું સાચું બોલું છે ઉપાયદર છે એટલે વધારે કરો કરી લેજે ના સારા આવે એ દેખા પર ગંતના આડે ને ફર્સ્ટ ક્લાસ આવડે ફર્સ્ટ ક્લાસ આવડે એક્સપ્રેસ તું એક પણ નહીં જાને એટલે સારી આપણે સારી ના પરિસ ના દેરી એક્સપ્રેસ નહી દોડસ કપડ છે પરિણામ જ હોય ક્રોધમાન હોય કપર હોય તો મેરા થઈ જાય મને ચેપ લાગ્યો નહીં એનો મારે દાદે એને લાઈન હતું તમને બદલ બેઠો હોય રાખે નાખે ને ના બધું ક્વા છે ક્વા ઘરે છે મારે તો ક્વા અત્યારે રાહુલ મોટું હોય ફરી શેખાનું ના રહે દરમિયાન છોડી દે તમે જોયેલી નઈ ગુવાટી જોયેલી આવી ચારમાં મીને શું જોયું તને ના લાગે મમ્મી ના લાગે કોઈ ના જે કરે નો ઉપર આપણને આકર્ષણ થાય જે ચારિત્રમો ઉપર આકર્ષણ થાય સારું સારું એને આપડે જોઈએ બધી વિચાર કેમ ના આવે વિચારક ના આવે વિચારક ના આવે વિચારક વિચારક ને જ આવે વિચારક ને તો બધી જાતના આવે વિચાર આપણને નથી આવતો આપડે જાણના છીએ વિચાર થી કેવા ખરા ખરા વિચાર દુનિયામાં ના હોય છતાં પણ આપણી શુદ્ધતા ને તોડતું નથી આપણે શુદ્ધ રહીએતા ને તોડતું નથી આપણો મહાત્મા હોય જ નહીં સમય રીતે જે આ પાંચ આજ્ઞા પાડવા ને તૈયાર છે થોડું પાર છે તેને કોઈ જાતનો એફેક્ટ છે એ હોય જ હું આ કરું છું છતાં હું કરું છું વિજ્ઞાન છે ને મેં જે જોયેલું છે મહાત્મા હું કરું છું थ कोई अवस्था तना चार्ज कर बने तो लगे क्या मैने जुटे शुद्धता छोड़ी राखे मिद्धता उड़ी गई अपराधी बने तो अपराध चले અપરાધી બને છોકરા બધા ઘણા તૈયાર થયા ઘણા તૈયાર થયા બધા દાદા અપરાધી આજે અપરાધી હા એ કોણ થાય અપરાધી પછી માફી માગી દીધી અપરાધી થાય આવું જ્ઞાન હોવા છતાં બી અહંકાર અપરાધી થઇ જાય જોશી મને દરકા છે બોલ છુ ના કારણ કે અહંકાર જે અપરાધી થાય એ અહંકાર અપરાધી થાય એવું થઈ જાય ખબર અહંકાર નહીં અપરાધી થાય એટલે આપડે શુદ્ધતા મનમાં એમ થઇ જાય એ સારું ભાઈ શુદ્ધતા ઘાટી પડી ગઈ એ અપરાધી અપરાધી અમે કયું શુદ્ધ એ અપરાધી એટલે કોણ અપરાધી જે કેવી રીતે દાદા ના નથી થઈ જાય મૂળ જગ્યા પર તું શું કહ્યું મૂળ જગ્યા પર એને કોઈ નહી તું શુદ્ધતા ને થોડી નહિ જો પાંચ આજ્ઞા પડશે ને તે શુદ્ધતા તૂટી જાય ને પાંચ આજ્ઞા પડાય છે ને